મંગળ પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના આસો સુદ આઠમ મે મંગળવાર તારીખ બે દસ ઓગણીસો ચોરાશીડા મૃત્યુ પ્રકરણ જેમ સાડા સોળ વળું કંચન હોય તેને સ્વાની ની લઈ જાય અને જો ધણી લગાર એક નજરચક નું કે तो सोनी सोनू <laughs> का अखंड टच टच टचका मरते रहे सोनी हो पारसी कर એનું કપડું સારું હોય એટલે વેતરણ બેતરણ કરી લે છોકરો આવ્યો હોય કાન માં ગઈ તમે મોટાભાઈ પણ બે નોખા નો ખાવજો એ છોકરો આવ્યો હોય પેલા ઓલા કકડા હોય ને લઈ જા લઈ જા ના છોકરા હમાણેમા કરતો હોય ને એમાંથી બે કણ ખેડી નાખે રાખ માં હો એ તમને ખબર જ હોય ને તમે નહીં પણ કરતા હોય ને એટલે સ્વામી બાળ ગંદાજી કઈ નેમ લ્યો પ્રતિના લેવાડો તો ભગત નેમ લ્યો નેમ લઈ પણ થોડી છુટી આપીના છે ને હું બે હાંડા મેળવીશ બે હાંડા ઇન્દ્રિયો અંત કરૂપે સોની તેના છોકરા સ્ત્રી છે તે કંચન રૂપ જે ચૈતન્ય તેની વિશે ત્રણ ગુણ તથા પંચ વિષય માં તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લો સોનું તેને કાઢી લે છે એ રૂપું છે સ્વામિનારાયણ બોલ્યા હોય બોલ્યા હોય હવે આપણે એનો અર્થ તો કરવો પડે ને શું આ થયું બોલો બોલો બોલો કોણ આવ આપડે ત્યાગી બેઠા છે એવડા ઈ લોકો આપણને પગે લાગે છે આપણને મોટા માને છે જમાડવા માં કોઈ માનેત્ર આપણ ને એવા નહીં નીકળે છે એમાં કઈ ભેદ નથી કોઈ નો આવડા ને બધી લાગે છે સાથી લાગે વિચારી સાધુ લુગડા સાધુ છે ત્યાં આવડા પૈયે લુગડા ને લાગે સાધુ ને કોઈ લાગતો નથી સાધુ ઓળખો જોઈ ને ઓળખે કોઈ હવે કે લાગે અને પૈસા જોયી નીકળેલા ને ઓળખતા નથી કેવી રીતે તમે કારણ લેવો બદલી ના આવે ને ત્યાં મોક્ષ માર્ગે જવું છે સાધુ ને તો ઓળખવા નથી બેસો પેલા સંકલ્પ ચોખ્ખો હોય અને આપડે બરાબર બેસીને મૂર્તિ નું ધ્યાન કરી કરતા કરતા ક્યાં મજા જ મૂર્તિ માં રહી છે માયા ના છોકરા છે ને આમ ન સોની સોનો ઘાટ ઘડે છે ઘાટ જેને માટે ઘડે બેઠા છે સોની નજર ઘાટ કરતા જેટલા જેટલા ખીર્યા એટલી પાછું મેળવવાનું હોય મેળવે આઠું ફાડીને બેઠા હોય તો ખબર ન પડે પોતે સમજી જાય એને બિચારાને ભગવાન ને વરવું છે પણ આ માલિકા મનજીભાઈ બેઠા છે ને એ ત્યાં જવા દે એવા નથી જવા દે નથી પાચા હેતુ થઈને ને લોકો દુશ્મન નહી હો આ જગત આખું મન કેમ કરે છે કે મન ના દુશ્મન છે જીવ નો દુશ્મન પણ જીવ એને મિત્ર માને છે એવડે કામ કરે ભાઈ માનવી માત્ર ને આ મારા જી ગઈ છે બેઠો છે ને આ જ્યાં ધ્યાન ભજન કીર્તન કરવા જાય તો બીજ રસ્તો ઉપાડી ગયો ચોખ્ખું રહેવા જ દે નઈ લો ચોખ્ખું તો ઠીક પણ હા ઉગડ કા એનો રે આ બધું બરાબર ચિત્ર કરી દો અને કોથળી ભરી દાની કરી આવો પણ આ માયા માલીબા થી શું રમત છે એને કોઈ જોતું જ નથી જો ભજન કરો, કરો, લલચાવી વસ્તુ છે વેપાર કરવા ધંધા કરવા બધું પીડ્યું છે ને કેટલીક જાગૃતિ રાખે અહી ઓ કરે શિક્ષા પદ્રી હું કે ધર્મ ને અર્થે ચોરી નો કર્યો ને પછી થોડોક ધર્માદો કરી નાખશું થોડોક પેલું કમાણું તો આપડે છે પણ એમાં થોડોક ધર્માદો કરી નાખશું અને ધર્મા તો કર્યો આય માની લો કે ધર્માદો કર્યો પણ શાસ્ત્ર માં મના છે ધર્મ કઈ ચીજ ની કઈ ચીજ નો ધર્મ થાય એટલે કે બસ ધર્મ તો થઈ ગયો ખાટકી આવ્યો હોય એ અહીંયા આગળ પાંચસો રૂપિયા દઈ જાય એટલે મવાણો થવાડી અને એના હાર પહેરાવી એને પ્રસાદે દઈ લો બને છે કે નઈ ભાઈ જોઈ લો સંસ્કૃત માં પશ્યતો હર આ બેઠા જોવા ઈ આ જોડી ગયો જોતા જોતા લઈ જાય ખબર ન પડે આમાં બેઠો છે એવડો એને તમે ધ્યાન ધારણા કથા વાર્તા સેવા સેવામાં ધ્યાન કરોડી જાય આવજા ના બે ગયા એટલે ભગત થઈ ગયા હગત થઈ ગયા હમઢા થયા ભગત ના રાહુલ નદી ને હાજના અમે નવાઈ ગયા બે અને બેઠા બે કિર્તન બોલતા એક માટી નો ઘડો લઈ ને પાણી ભરવા આવ્યો ભરીને પાણી ભરી ગયો તો હું ફલાણા ખેતર મજૂરી બે ભરીશ અને પછી જમીશ પાણી લઈ જાવું હારું લે પણ તું એમ કરી આ સાધુ ને પગેલા જ ભગે લાગુ છે મારી લઈ જાય આવડા ને પગેલા અરે મારા મરવા ટાણે નહી તો જમ આવશે મારી લઈ જાય આવડા ને પગેલા તો અંધ જમ ન આવે જીવ જમવી ના દમી ના નીકળે કામ ખરું મના મે તને કેવું નથી કરી રહ્યા આપો હતા એમ કે સ્વામી નારાયણ હવળા નહીં કરી હવળા નહી સમજે એ આના જેવા જ છે બધા અને એ ગમે એટલું કરે ને એ ભગવાન ને ધીરે કઈ કામ ન આવે આમાં લઈશું એ પ્રમાણે એ આપડે જો એના ધર્મ દેવાલય ધર્મા બાપ હાજરી ધર્મ ને અર્થે પણ ક્યારેય ન કર્મ એટલે બધું આવી ગયું કઈ ન થાય કઈ જાણવું પડે કે નહીં જાણવું પડે હં વાળા હં ને તો ખબર જ હોય ને એ દૂધ સિવાય કઈ નંસ છે એ દૂધ સિવાય પણ બધું એને તો કાગડા ને હં કરાવી દીધો એટલે શ્રીજી આ બ્રહ્માંડ માં વધાર્યા છે એ ચૂની વાતો વાંચવાનો તો એમાં પણ આવશે એમાં પણ આવશે અને આપડે આ સેવાનો મહિમા વિદ્યા સેવા ને એટલે પવિત્ર એકાંતિ વખત અક્ષરધામ ના અધિકારી થઈ ગયા પછી આમાં જોડવા ને આવી હવે રૂપાવી જ છે ને એને રૂપું છે અને આપણે વ્યવહારમાં પૈસા જોશે કામ કરવું પડશે કે ધંધા વિના પૈસા મળે કેમ ઈ ધંધાને માટે તમારે પરસેવો પાડવો જ પડે એટલે એ જે આવ્યું ન્યાય થી આવ્યું તો કોનો એમાં ક્યાંક એમ સેવા કરવા ઈચ્છે એમ ત્યાગી નો ઈચ્છું જોઈ તમારી પાસે માગી નઈ પણ સેવા જૂના સંતો મંદિર કરતા કોઈ બી ખંડ ફાળો ઉધરાણું કઈ ન કરે તમારી પાસે શું છે એ બોલો પેલા ગામ આપવું પણ પરગામ નો જવાય બીજે જવાય નહી બીજામાં ને એટલામાં થાય અને એક આવડી મૂર્તિ પધરાઈ માળા ભરવા માં ભજન કરો આપડે ભજન કરવાનું છે અને શેર બતા ગા એટલે થઈ ગયું પ્રસાદ વેચી ગઈ આ જૂની રીતે મંદિરો થતા હવે આપણે તો ચકલી નાની ફૂંફાડો મોટા લાખો રૂપિયા ખર્ચે આને રૂપ છે આપડે તો રોકવી નથી સાધુ થઈ અને આજના લો કરે ને એ રૂપા માં ક્યાંય ન એ ધૂળ માં જાય પછી આનો અને તમારી પાસે આવે એટલે તમે મારા વખાણ કરો સ્વામી બહુ સેવા કરાવી સ્વામી એ બઉ સેવા કરાવી જો નાના થી દેખો ગમે હું તમારે એક છે હું કોઈ ની કયું સેવા કરો અને અમારા વખાણ કરે બધા સ્વામી લેવા પરદેશ પછી અમારે હંડા હોય એટલે પરદેશ જાઉં જો તપાસ તો કરો મેં ભાવો ગયો હોય તો એની વેળે ભાવ તાઇ નાય લઈ દીધું હોય ભલે દઈ દે પણ તારીઓ ભાઈ દેખે છે એમ કોઈ ન દેવા આવે તો દાયાબાઈને દવું પડે પાછું એમાં કયા ના ચાલે પણ આપણે સેવા સેવા સેવા સેવા થી મોક્ષું હેવા તો તમારી વાળવા માંડો લીમવા માંડો એ સેવા હતી પૈસા ઘટે જ નહીં કોઈ દીન હા વચ્ચે આપણે કથિર કરવા જ પડે એમાં ભૂલથી એનું ચાંદી જવું ભણે ભળે આમાં આમાં તો ભળે જ નઈ આમાં તો બિલકુલ ભળે કોઈ નઈ પણ હવે તમને તો કોઈ સમજાવે નઈ એટલે અમે ગમે એ ધંધા કરી બીજી ત્રાંબુ શુદ્ધ સોનું છે ને પણ પાછું શુદ્ધ રાખવું હોય તો આમાં અમારે શુદ્ધ રાખવા તમે જંબુમાં જાવ તો અમારે શું ને મળે અમારે તો અમારું પતિ એટલું જણતો જમવાગઢ ન જાય જમ્બુ ના જીવ ન જાય ભગવાન નો માર્ગ લોય તેને વિશે ત્રણ ગુણ તથા પંચ વિષય માં આશક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લો જે રૂપ કે જે રૂપુ તેને મેળવીને જ્ઞાન વૈરાગ્યા ગુણ રૂપ જે સોનું એને કાઢી લે છે આ વાતું કરે ને સમા બે હતી ના તરત વાત કરી નાચના ફલાણા ગામ માં ધર્મ સ્વર્ગ ને કાઢવાની કોઈ વાત કરે આ સ્વામી નાની વાત કરે એના સંતો વાત કરે છે મુક્ત સ્વામી ગોપાલન સ્વામી બ્રહ્માન સ્વામી જીવ ને નિર્ભ કરવા ને માટે તો થાય છે એમ આ જીવ ને વિશે રજતમ આદિ જે રૂપુ ભર્યું છે તેને ગાળી ને કાઢી નાખુ એ રજતમ આવ્યું ખાલી રજતમ છે સાથી માયા ગુણ છે અને ઈશ્વરે સર્જેલા છે પછી અમે મહિમા તમને ગવારીએ સ્વામી તમે તો નિર્બાંધ છો મહાપુરુષ છો મોટા પુરુષ છો ત્યારે ઓલા ને મનાય જાય હવે હું મોટો પુરુષ છું હ જેને ગી ને કાઢી નાખવું અને પછી કંચન પણ બીજો માહિત ભેગ કઈ રહે નહી એ રીતના વિચાર માં અમે રાત દિવસ મંજા છીએ અમે કોણ ભગવાન બોલે અમે રાત દિવસ આપડે સ્વામિનારાયણ જઈએ ને વખાણે માલો આલા ને માલો આલા નું ઢાકે આલો માલા નું ઢાકે આથા વાર્તા લે એવી રીતના વિચાર માં રાત દિવસ મંજા છીએ અમે અમારું અંગ છે તે કહ્યું હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો પછી સંત મંડળે એમ કહ્યું છે હે મહારાજ તમારે તમે તો કેવલ્ય મૂર્તિ છો પણ એ જે સર્વે તમે વાત કરી એ તો અમારા અંગ છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વે ને રાખ્યો જોઈએ તમારે સર્વે ને રાખ્યો નૃષ્ટિ દેશી તરીકે ઉતારી પાડવાની કે એની નિંદા કરવા તરીકે મને એમ જાણું મારી સાથે બેસે છે મારે ભગવાન કર્યું વખતે મને મને કે વખાણ કરવા ક્યારે ટેવ નથી હો વખાણ ની ટેવ નથી પણ આજ જરા કોઈ દઉં એ પેલા ગોવિંદભાઈ નો કાગળ આવ્યો ગોવિંદ અહીંયા બઉ મને કહ્યું અને આપડે પેલા મજા જી આવો તમે જોયા જ્યાં બાયું ભાઈ ના હોય એવું કોક આશ્રમ હોય અને એવું એકાંત થળ હોય તો જાઉં હું ક્યાંક વિચાર કરીશ તમે જી આવો ને જોયા જો એક આવડા બધા બેઠા છે મારી પાસે આવ્યો આટલે કઉ છો હું એને તૈયાર હાચું હોનું છે સાધુ તમે ઝીણવર થી ખોર આવો અમે તો ઠીક નઈ પૈસો નો રાખે એવો એક ખોર આવો ખોલ આવ બે ભોડા મહિમા બઉ વધી ગયા અરે મહિમા અંતા માં સ્ત્રી અને ધન જો બાઠ જણા કોઈ કાઢી દે ની પાછી એક પૈસો સાધુ ભીખારી છે અરે આટલી સંસ્થા ગમે એમ ચાલે ત્રીસ રૂપિયા માં કોક ચલાવી તો દે હું માગું નઈ એની બેટ ગમે દઈ જાય ભાઈ તો એને ઓફિસ ની રીતે મળી જાય સ્વામિનારાયણ ના સાધુ જામ સાધુ ના નિમજ નું વૈના વિચાર આવા રંગ ની હાડિયું પહેરે લાગવું જોઈએ ને એને જમાડવા જાય માસ્ટર સાહેબ અહી કલ્યાણ થઈ જાય જલ્દી કઈ તમારે ધ્યાન રાખવું જોઈએ ના ના એને જમારવા જોઈએ બેઠા મે નથી કહ્યું આજ બાજુ હું એને ધું છું છું બધું કામ કરો સાધુ નામ આને આવું ભણેલા ભણેલા ગયા ઘરે એને ભગવાન ભગવાન આપવા છે ભગવાન ક્યારે અપાય ભાઈ અને આજે આવા સત્સંગીઓ હંશ જેવા આ બિચારા ને ખાડા વખાણ કરીને જમપુરીમાં ધકેલે એનું ફળ એને મળે લ્યો વખાણ કરે એટલે કાંઈ ના કોઈ વાતો ને સ્વામી નાની કોણ છે શા માટે અક્ષરધામ માંથી અહીંયા અને આ ગુરુકુલ હું પણ આવું હટુ કર્યું કાંઈ આવડે કાગડા જેવા એ તમને આવડું ખાલી દે એ મંદિર ન કહેવાય એ મંદિર ન કહેવાય એટલે મંદિર કહેવાય એટલે મંદિર માં એ વર્તમાન ફાવતા નથી હોય મંદિર મંદિર લાંબે કાળે થઈ પડ્યું ભાઈ મંદિર હતા એટલી નાને બોલતા એવા હતા હવે આ બધા લક્ષણે પૂરા થયા તો હજી મંદિર ને અથવા દર્શન થાય ગયા દર્શન થાય દર્શને કહી જાણ છે શાસ્ત્ર હાચા હશે તો વર્તમાને કહી સ્વામિનારાયણ શ્યા અક્ષરધામ માંથી આવ્યા ભાઈ પંચ વર્તમાન વર્તમાન ફાળવાની વાત કરવી નથી સ્વામિનારાયણ ના સિદ્ધાંતો એને દીકરો જ છે નંદો ગોહી ચાંદલો શરમાય એ કરે ભાવઠ ના વખાણ કરે હવે એના જ વખાણ કરેલ તો આ સ્વામિનારાયણ ને લજવ્યા કે વખાણ્યા રૂપુ અને કચરો તમે આજ કયો જો અમારે ઘણા છે તો નહિ કોઈ કારણ કે હું કાયમ જરા કરવું જ કયા કરું છું પણ શા માટે મારા દિલ માં હું સમજું છું કોઈ કપટ કરતો નથી જીવ છે એ ક્યાં ભૂલ થઈ હોય પણ સ્ત્રી અને ભૂલ નથી હું મારા હૃદયમાં નો સમજવું આપ જોઈ ગયો ને દ્રષ્ટિ પણ આ કાઢું એના વખાણ નો કરું પાછો વખાણ નો કરું કોઈ દિવસ દાન દો એમ એ આને તમે ભૂજ માં કેવડો પંચમાં જાન ખાતો હશે બ્રાહ્મણ દાન ખાય સાધુ દાન અને અમે એવું પહેરી દીધું સાધુ આવ્યા સાધુ આવ્યા ચાલુ વર્ષમાં અમને તમારી હાથ મુદુને રસોઈ હોય જમતા જ નથી બનતા એને ગામ જાય ત્યાં લોટ રમા જો અત્યારે તૈયાર કરું છું અને એક જરાવ કર આપણે પ્રસાદી આપવી પણ આમ નહી હો આમ બુઠો લેવો અને ધોઈ કરાવી કલાક એટલે આપણી પ્રસાદી ત્યાં તો તમારે વિચારી બાજુ હોળીયું મળે સત્સંગમાં હોળીયું મળે હવે ભજન કરી લેવું અને અમને ભગવાન ગમે ત્યાંથી આપે છે ભજન કરવું ને કરાવવું એ આ સારું હોત ખરેખર મારા દિલ દીધું નક્કી જ કરી રહી છે પણ મારે એને કાયમ ટકા એટલે જયારે ચખું પડું ફુલાઈ જતા મળી ગયા બકરી ક્યાં ફૂલી છે લવાન બાદશાહ ની વાત છે લવા ને બાજુ છે વધે ભલે પણ મને મારી રીતે કરવા દેસો ને તો એને મરા મર બિલકુલ નો મારું એને એને ખવા દઉં પછી એને અને બકરી હું પાછો હોય એટલા આવે મહારાજ એટલા હતું મહારાજ માથે દુધ ઉભા કરે આ તમારા વાત કરે ને ત્યાં આવ્યો ભાઈ ગઈ મારે તાલી દુધ ભાગ ની રસોઈ કેશો અમે ઉભું કરતા આવડે લીલા ક્રિસ્ટાન જે જમારી જાય હરામી એમ લઈને જમીન હવે આવડા કોણ સમજે એમાં થોડું થોડું હે મહારાજ તમારે વિશે તો માહિત ગુણ નો ભેગ હોય જ નહીં તમે તો કેવલ્ય મૂર્તિ છો પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગ છે અને તમે કહો જે વિચાર તે અમારે સર્વે રાખ્યો જોઈએ રાખ્યો જોઈએ બસ પછી શ્રીજી મહારાજ જય સચિદાનંદ કઈને પોતાના ઉતારાને ને વિશે પધાર્યા પ્રકરણ અર્ધી રાત્રિ ઓગી પણ મારા જેવું સાધુ અને ભેગા કર્યો ભગવાન જે હું આ પછી ઉપર આવ્યો અને આ જેવો રહી જાય મારે એને તૈયાર કરવા આ ગુરુ છોકરાને ભણાવવા માટે છે ભણાવવા માટે નથી અમે જાણીએ કે રાખીએ રાખવા સંસ્કાર આવી છે બોલે એમ હો પણ અમે જાણીએ કે આ રૂપિયા છે એટલે હવે ભલે હવે અમે રાજી છીએ એમાં અમારું કામ કરી માંડો હોય તો હાજો કરી દઈશ એટલે અમે એને દવા પીએ ગમે ત્યાં જોવા દેશો ને એક જ વિદ્યાર્થીઓ ત્યાંની સેક્રેટરીને કંઠી બાંધી દીધી અને શાકાહારી બનાવી એવા અઢીસો કુટુંબ શાકાહારી બનાવવા વિદ્યાર્થી અને તિલક ચાટ ના પૂજા પાઠ દંડવાનગરવી બધું શીખવી દીધું એક છોકરા હવે એને હા તો ખેતરમાં ઓરું હોય એને આ કોટ ને પાટલું બધું કરે એ ઓલા ઢોર છે ને પશુ પણ કોકું હોયું આ લુડા થી ફરકે છે ભાઈ આ લુડા ઓડાના છે કોણ આને જોવે ખબર ભાઈ હા તો મારા નથી આ તો ઓડું છે છોકરો દેશો માં જઈ આટલા લોકોને સ્વામિનારાયણ ખરો ભાઈ એ બાઈ નું નામ છે મેરિયા બબલીલા એની ભાષામાં આ બધું સ્વામિનારાયણ ની બને એ મારું નામ બદલાવી દે ત્રણ હજાર ચામી ઈ લોકો ખર્ચ આવે આખો દેશ સ્વામી નાના શાકાહારી હમણાં એક જણા પાસે શાકાહારી હોટેલ કરે ખવાઈ ગીધું આ સાત નું બે હજાર હિસાબે એની જેટલા બેઠા છે વિદ્યાર્થી છે એમાં એને કઈ આવી ગયો અમારી ના આવડા દેખે પણ એની ભેળા દોડવા તૈયાર થતા જ નથી ભગત માણસો એ કઈ સાધુ નો કેવાય સામે છે અરે ગુણાત્તા સામે લઈ ગયો વાતું માતા તા જાતા સ્વામી જવા ન દેવા પણ સીધું બોલી ના હવે પણ ગામ હાચવવા હું ધર્મ તો લેવા એને ધર્મ જ્ઞાન વૈરાજ ભક્તિ શીખવવા બધા શીખવતા હશે એમને ધર્મ ધમ જ્ઞાન ધર્મ તો લેવા ધર્મ તો લેવા નથી થતા Good Mahalani Day